स्वामी हरे स्वामी हरे बीजने मध्ये, दरबार मा डॉलिओावी रात्रि विराजमान्वे वस्त्र धारण कियाधु तथा देश देश हरिभक्त सभा बढ़ाई बैठी थी एक प्रार्ध योग पर स्त्री मैं एक नीख्य योगी रहोणी नी तो इच्छा वेद तो एम कहे तीव्र वैराग्य होने ब्रह्मचर्य संनयास करवैराग्य हो चुकमुनि कर उतर करवा मजो नहीं पीजी महाराज करो ग्रही सारो बीजो सांख्य योगी भूडो એને તીવ્ર વૈરાગ્ય નથીય નો યોગ થાય તો બંધાઈ જાય અને જો વિષય નો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચ રાખે અને સત્સંગમાં આવે અને જે ગ્રહસ્થ છે છ મહિને સંતની સંતના દર્શન થાય તો પણ સમાસ રહે વાળો ત્યાગ કરે તો એનો ત્યાગ દેહ પર્ત નભે નહીં વર્ષે બે વર્ષે દસ વર્ષે તેના ત્યાગમાં વિઘ્ન જરૂર પડે ત્યારે સુકમુનિએ આશંકા કરી છે महाराज के मंद वैराग्य वालों त्यागी भगवान विचार करे तो वैराग्य नीव्र वैराग्य तो कोईक ने प्रारब्ध योगे कई निये बहुधा तो एम प्रत्यक्ष दखे आने वैराग्य ना पी थो क्यों एनुम समझ वैराग्य भक्ति चार गुणे करवाटा साधु अतिशय हित थे भगवान साथ हेत थे बोले जे, जे क्रिया करे, जे क्रियाने मोटा संत जुए साधिके नही सत मर्जी बाहर वर्त्या मन विषे निरंतर भय वर्ते जो हूँ एमजी प्रमाण नहीं तो ये मरी नही राखे સારું નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે માટે પરમહંસ એ સર્વે ને અમારી ઉપર હેત છે તો મોટેરી બે ત્રણ બાઈઓ છે તે બરોબર બીજી સર્વે બાઈઓ વર્તમાન પાળે છે જેમ જે મનમાં એમ જાણે છે જો આમે ખબરદાર થઈને વર્તમાન નહી પાડીએ તો મહારાજ નું રહેચારી તથા પાળા એ સર્વે પણ એમ છે તથા દેશ દેશના હરિભક્ત ભાઈ ભાઈ છેટે રહ્યા છે તે પણ વર્તમાન ખબરદાર વર્તે છે અને એમ જાણે છે જે જો આપણ સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ માટે અમારે વિશે હશે તેનો કઈ મેળ છે નહી અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા અને તેમાંથી જો કઈક થયું હોત તો જેમ હમણાં સર્વે વૃત્તિઓ છે તેવી ન રહે ભગવાન ને અંતરિયામી જાણીને પોત પોતા અને ભગવાન ને અંતરિયામી જાણીને પોત પોતાના નિયમ કયા છે તે પ્રમાણે વર્તે તો ધર્મ રહે અને એ વિના બીજા નું તો કઈ ઠીક રહે નહી જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો આયો એજ ઉત્તર છે પ્રશ્ન છે આમ અઠપટા છે त्यागी बैठा बधाई हरखी हमजे अत्यारेगा एशा बधाई जाती है प्रमाणी हे प्रमाण समझद प्रमाण मैं हूँ हाँ तो बराबर बधाई ने <laughs> था। नहीं था। नहीं था। નથી કેવું આભાર કેવાનું એમ કે માટે તો બંધ સાધુ થયા તીવ્ર વૈરાગથી થયા ભાગવત વાંચો છો આવતું તો હશે ને સાધુ થયા હવે આખું કા હેરાન થાય સાધુ એ કહ્યું એ આપડે ત્યાં બરાબર બંધ બેનતું આવે ગામડે ફરવા જતા હોય છોકરાક ને લાગી જાય છે બધા હોય જ નહી જગત માં ડાયા ભણેલા તીવ્ર વૈરાગ્ય હોય તો જ થવું એ પાછા ઓલી બરાબર બોલો આમાં પ્રશ્ન તો આવ્યો ક્યાં અને ગમે એવો તીવ્ર વૈરાગ્ય છે એને પણ નબળો ચોગ જો મળ્યો ને તો એનો વૈરાગ્ય વિખાઈ જાય ખરેખરું અચનાવ્રત છે એ આપણા લોકો ને આપડે સમજવા જેવું છે પછી આ જોગમાં આવ્યા પછી એને વધવું જોઈએ નઈ તો ઈ જોગમાં આવ્યા પછી મન ધાર્યું જ કરે અને ભગવાન ને સાધુ નું કયું કરે તો એ પાછો અયોગ્ય થાય ખોવાઈ ગયો રોટલા ખાવા પૂરું કરે પણ એ અક્ષરધામ માં જવા હતું રહીશ જે પોતાનું બરાબર ન કરી રાખી અને બીજાનું બરાબર મનન કરવા જેવું મનન કરવા મંદ વૈરાગ તીવ્ર વૈરાગ એ નાના માણસ માટે આપડે ગોઠવી છીએ ને એટલે મોટા ને માટે ને શું ભાઈ એટલે મોટા ને તો તીવ્ર થઈ જાય વાંધો નહીં રાખવું હોય એના માટે તમારો તો એક લાભ છે છોકરા જુવાન થાય પછી દોડી ઘર માં ન જાવ ઘેરે જાવ તો ઓશ્રી માં બેહો ઘર માં જવું જો તમારે તો ભારે પાત્રાલ માટે પ્રયત્ન કરવો જોઈએ તીક્ષ્ણતા ટાળવા ને આપ શિક્ષણતા વધારવા માટે નઈ હવે સમજવું તમારા જેવાના એટલું યાદ આવે બધા આવતું હશે વિષય નો ભાવો ઘટાડવા ગ્રસ્તાશ્રમ કોણ કરે સંજોગી ભાઈ કોઈ નઈ તો એમ કે વેદ તો એમ કે વેદ એમ કે શાસ્ત્ર તો એમ જ એટલા માટે ગ્રસ્તાશ્રમ કરતા હશે એટલે પ્રશ્ન છે પેલા પ્રશ્ન બરાબર ન્યાય ના આવ્યા કે ભાઈ તીવ્ર વૈરાગ વિના અછોડવું નહીં અને ગ્રસ્તો એ છે ગ્રસ્તા પણ વિષવી ભોગ નિવૃત્તિ ને માટે તમે મર્યાદામાં ધર્મ પાડી શકો પણ જોગ જ ના હોય અને નકરો નબળો જોગ હોય એટલે અઘરું છે આને અત્યારે કઈ ખાવું પીવું લખાણ કરે જૂના શક્યો છો અને જૂના પાયા બે કેળા લઈ જાય લઈને જાય ના જાય અમે તો આમાં ને કે આને પાછા પડવાના ઠેકાણા ઠેકાણા હવે એમાંથી બાળ કરીને સાબાશી છે તમારે આ જગત ના ભાવ એમાં તમે કેવી રીતે રહી શકો ભાઈ એ તો ઘડી પેહલા મને વાંચતા હતા ભાઈ સંકલ્પીઓ એટલે અહીંયા બેઠા છે છોકરા છે હેરાન કરે એટલે અહીંયા આવો છ એવું નથી ને બે હો છો એટલે ભગવાન તરફ વૃદ્ધિ ગઈ ત્યારે આ જોગમાં આવીને બે અને જે કોઈ ત્યાં હેરાન થતા હશે સંસારમાં એને કઈ આવકી કરી રહી ગયું હોય કે નોખા કરે ઓલા છોકરા ને દેવું નથી કે છાનું રાખવું આને દઈ દેવું આને ન દેવું એવા ઘાત કરતા હોય છે હોય એમ અનુમાન કરી આ ટાણું બેન ને દઈ દે કઈ હેટ કરી રે ગો રે આપણે રે સંગ્રહ કરવાનું કાન નહી ગોંડળમાં ત્યાં બધા સાધુ બેઠા તા હું નાનો સાધુ તો આ બેઠો સ્વામી એ ભાઈ ગયો કે ભાઈ મારી પાસે ચાખડીઓ બે છે ભગવાન ની અને તમે એટલા છો તો હવે આ ચાખડીઓ નું હું કરવું બરો હાલો મારે કાઢી નાખવું ત્યારે મારી પાસે બે જણા બોલ્યા કે પથરાવી દઉં ને ઠાકોરજી ના મંદિર માં એટલે ગ્રહસ્તો જે આવી દર્શન કરે અમારે કોઈ જતી નથી નિર્બળ ભાવના ના શબ્દો નીકળ્યા એટલે પથરાવાઈ દી ખરું નહી તો પ્રસાદી ની ચીજ પણ માયા છે ઊંડા કુતરો ને તો ઈ તરત દેખાય માયા પૈસો માયા નથી મમતા માયા છે થવા દેવું ગરીબો ને અર્થે ધર્મદા ને અર્થે કઈક દેવું હોય તો ના ના હમણાં નહીં હમણાં નહી જાય મમતા બે માયા છે અને એ કઈ એમ જાણે કે હવે કાલી એની આજ કઈ ચિંતા અત્યારે તો આનાથી સત્કારી એક કરી લ્યો કાલે ભગવાન નાથ ભક્ત ને વખાણ્યા આખો દાડો સખત મજૂરી કરે એ ચાર પૈસા ત્રાંબા તે મજૂરી ના મળતા ચાર પૈસા ખેહાર બધો ચલાવવો મંદિરે દર્શને જાય એ ઠાકોરજી ને ધારે બે પૈસા માં વ્યવહાર ચલાવે ઘર નો એને ટાણા વયા ગયા પણ લખાઈ ગયા નાથ ભક્ત આખું રાજનું કમઠાણ ચલાવે બીજો હાચવે પણ મારા જ બુદ્ધિહિન છે મારે આમાં કામ માં કયો આવ્યું એટલે આત્માને અર્થ મારે અર્થે કામ માં શું આવ્યું એ તો આજ બધા ચોરું ચોરી અનુકૂળ છે આ જોગમાં આવ્યા પછી સારો જોગવો પડે એમાં ભાગ ત્યાગ પાછા આવે એને કરતા શીખે પોતાના સ્વભાવતા કઈ ખાલી છે એને માટે નહી આબુ હાવું ખરી દે સાબુ શા માટે સાબુ શા માટે બેલ કાઢવા માટે ખરું ને સત્પુરુષ નો જોગા સ્વભાવ પદાર્થ પાના ની લાલ છે કદા પીધા ની લાલ છે પાન મોટે લાલ છે મોટા ભેળો રેતો હોય તો કેવો જાણવો જ હોય તો વૈરાજ છોડાવે છે શું સમજો વૈરાજ છોડાવે છોડ વૈરાજ જોડતો નથી પણ જોડાવે ભગવાન માં જોડાવું હોય કઈ વૈરાજ થી નો જોડાવાય ત્યાં ભક્તિ તૈયાર થવી જોઈએ પાછી સેવા રૂચિ લાગવી જોઈએ હું નાનો છું આ બધા મોટા છે જગત થી તૂટે છે એનાથી છૂટો પડે છે પણ છૂટા પડ્યા પછી જોડાવું ગયા એટલા માટે આ ભક્તિ છે એટલે ધીમે ધીમે આવીને પછી આ વહી છે અને ભગવાન હું લખ્યો નથી આવ્યો જાડવા બધું લખ્યો ચીકાશ નથી ચીકાશવી ના ચોટે કેવી રીતે કોઈ પણ વસ્તુને હમી ચીકા શ્રી બોલો બોલો શું કેવાય આ નાયા વેઠા નો બોલે હું તો ભૂલી જાઉંશ પાછો જો. બે વા જોઈએ અને જોડવું એ બે જોઈએ એ મહારાજ એ મહારાજ પૈ ની પેલા એક શ્લોક લખે છે કાલ ગુણ મારુદ સ્નાન અસમાન નપાર જલધી મિ તિર કે ચિત વશમ પદે ઘોર મજેચર તપ ચો સૃજે ભાગવત માં બે જાય શિયાળો ઉનાળો ચોમાસું સત્વરજ તામ ઠંડો ગરમ ભેજવાળું અને જીભના સ્વાદ મહાસ જેવું મહાસ એમાંથી કેટલીક એને તરી ગયો ભૂખ ના દુઃખ થી કાયર ન થયો તરસ ના દુઃખ થી કાયલ નો થયો ઋતુ ના ધર્મો થી કાયલ નો થયો જીહવા ઇન્દ્રિ માં લોભાયો નહીં સુષ્ણુ ઇન્દ્રિય માં લોભાયો નહીં છતાં એ ગાય ના ખાબોચિયા ગાય ના ખરી ના ખાબોચિયા જેવું ખાબોચ્યો એમાં ડૂબી જાય ઉજા દરિયામાં ન ડૂબ્યો આ બધા દરિયા છે આ ફૂફારો માર્યો ક્રોધ ને પરાધીન થઈ જાય આને પરાધીન નો થયો જીવવાના દોષ ને પરાધીન નો થયો પરાધીન નો થયો છે એમાંથી ક્રોધ જાગે છે એમાં ડૂબી જાય બાબુ એમ કે છો ક્રોધ વિફલ હશે વસમ પદે ઘોર એક માણસ ને કઈ રોગ થયો આગળ ખાઈ બહુ કેવા તો ટીબી પછી ગયું બઉ ખાઈ તો વધે ભાઈ ખાવા ટાણે તો હવાજ આવે ને ભલે ને રોગ કરે પણ ખાવા ટાણે મજા આવે આ બધા દોષો ભોગવ વાટા મજા આવે જીભ ના દોષ સુ ના દોષ ત્રણ કાળના વાયુ કારણ કે વખાણે તપસ્વી બી જાણી ને ભૂછો રહી જાણી જાણી ને તરસો રહી મારા વખાણે તૈયાર કઈ પણ ગુણ છે એટલે માણસ એનું અનુષ્ઠાન કર્યું છે માલી પાકામ હોય કામ કરવા બે હું તો વિચારા વિનાનું કરી નાખું છું અને થઈ ગયા પછી પાછું રડવું પડે ભૂલ થઈ ગયું ભૂલ થઈ ગઈ આ પો નાખે છે આ પો એટલા ભાગવૂત માં લઈ જાય કે બધા દોસ્તો થી પણ ક્રો થયો છે આવો એમ લોહી તપી જાય ના બોલવાનું બોલી ના ખાઈશ મારું હોય મારી ના ખાઈ પછી આવે આખું પ્રકરણ છે એમાં પછી લખે છે સિંહ સિંહ એટલે લક્ષ્મીજી એનાથી છૂટવો પડે વૈરાજ ના વેગ થી માલ મિલકત ખરી પણ ઈ તરછોડેલી તરછોડી તો તરછોડેલી વસ્તુ ઈ વેરવાળવા તૈયાર હોય તરછોડેલી વસ્તુ વેરવાળવા તૈયાર હોય આની ઉપર પાછું આક્રમણ કરે છે એટલે લોભ આવે છે ભગવાન રૂપી થો પકડી રાખે તો ઓલી બાવડું જાલી પાછી ખેંચી જાય છે એટલે વૈરાગ એવા પછી સેવક ધર્મ નથી એને ઓલી માયા બી દે પાછીઓ પછી તો ભાગવત વાંચો થતા ઉતું છે એટલે અગ્નિ નું એમાં આવેલ છે બધું શ્રી પછી આ વિચારો નહિ હોય તો નુકસાન છે ભાઈ પણ આપડે તો એક વર બે વર જૂનો થઈ ને એ તો હું કહેવાય ખ એનું આવું લેવાની છે કે આ બે સારા ગણાતા હોય મારા જેવો અટકળે ઓળખતો હોય અટકળે એટલે વાત બદલાવ સભામાં અમારે એ તારી ન કરાય બઉ સરસ કહ્યું હું કમ કયો જો વક્તા એટલું સમજી શકતો નથી તો શાસ્ત્ર માં એને વક્તા જ ગયો નથી સંતો છે એ જગત ના ડાક્ટરો છે દવા અને આટલી જ દવા આટલી દવા પણ એની વાતમાં ખુશામત હોય દેવી બરાબર પણ ભાઈ રાજી થાય એમ બોલવું એવું જો ભાવ ના જાગી ને એટલે એ ખુશાબી થઈ ગયોગ માં આવે પછી એ સ્વભાવ ટાળવા માંડે અહીં એનામાં એ લાગુ પડે પણ સ્વભાવ ટાળ્યા હું બરાબર છું એમ કરી દે ગયો એમાં નવો ગુણ આવે કે હજી અવૈત કેવાય એવા એમાં ભગવાન માં જોડાવું એ તો બીજો પોઈન્ટ છે પછી એમાં તો આખા અવયવ ફરી જાય જોઈ તને ફરે અવયવ મારે શરીર ના માન વાણી ને દેહ ત્રણેય ના બદલી જાય ત્યારે ભક્તિ જાગે પણ એ ત્રણેય માં અહમજ ને એ ભાવ બદલવા દેતો જ નથી એટલે નો હાલ ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદિ આગળ મુનિ તથા દેશ દેશ ના સભા બરાબર બેઠી હતી राशि श्री पुरुषोत्तम भगवान ने सदा विराजमान भगवानी उपासना भक्ति करते करतो करतो ये ये तपने करते पंच विषय न अभाव कर જે ભગવાન ની પ્રસન્નતા નિર્દંભપણે કરે તે ગમે દરેક ક્રિયા કરે માણસ ને સામાન્ય દંભ માલ્ય પ્રવેશ કરી જાય છે સરવાળ્યો અત્યારે સરવાળો જો હજુ ગાયું વંચાયું જે માણસ લોભ અને મો છોડીને સેવા કરે છે એટલે જગત એની ઉપર રાજી થાય છે વખાણી થાય ધીરે ધીરે એનામાં એવો એક ગુણ જન્મે છે કે જે સંસ્થાનો થઈ રહ્યો સંસ્થા એને જમાવી સંગઠન મોટું કર્યું આબરુ નું એનો નાશ એજ કરે એજ કરે કારણ કે બહુ વખણ એટલે અહં તો આવે એ અહંકાર એવો છે એ સંસ્થા જ નાશ કરે એના સંગઠન ને વીખી નાખે છે એ આપણે વિચાર કરો તમે જ ગ્રસ્ત કર્યો છોકરા થયા વેપાર પાણી વધાર્યા એ બધું કર્યું અને પછી આંખ કાઢી છોકરા ને દબાઈ વાત કરો હાલ આ અમારી પાછી તમારા કરતા જુદી રીતે ગુરુ આસન ઉપર આવ્યો અને આને નો દબાવે આ બે નું માપ કાઢવું જાય તમારે જગત વ્યવહાર છે માયા ની અંદર જ રમવું છે ત્યાં આત્મા ને સાથેનો જાજો નથી એટલે એ તમારું ખાનું મર્યાદિત પચાસ ભજો અને તે ટાણી તમે પકડી રાખો ને જો એવા ખોળીકડો સુખ્યા હોય તો પકડી રાખનાર અને આમાં ઢીલું બે તો આય ખોવાઈ જાય ને આય ખોવાઈ જાય બે જો અને તમારે ઢીલું મૂકવું જ પડે જવાબદારી પછી કઈ માને એ માને ભલે ફરજ છોડાય ન માને એને નુકસાન કઈ ફરજ છૂટે છે કઈ કેવડે ખાનગી વાત કરે સ્વામી હવે આ બધું મૂકી દેવું પડે પણ અમે સમજી તમારું ભૂલું નથી કરવું એટલા માટે આ કામ કરીએ હવે તમે તમારી રીતે હારું માન્યું હોય હવે અમને બંધ ગયા બે અત્યારે અમારે એવું જો ગુરુ ઓ છોડી દે નાતું અમે તો બઉ દેખી થયો માલિ બા ખોવાઈ જવાની રીત ખોવાઈ જવાનીઓ આમાં હું કોઈ મારું ઠુંડું ગીર્યું છે તું ટકટક ક્રિયા કરો જાણવું કરો અથડામણ ધ્યાજ કરે છે આમ સામી નો થાય મેં કઈ નઈ કઈ એમ ક્યાં કરે પણ એ ભગત ગયા મહિમા એટલે દુખ નો લાગે આખું મકાન આમ ગયું કેવળ ગારા નો પાયો છે પેલું આવું જોઈએ ને પાણા ને પાણો અડી ગયો પછી કેમ એઠો બે હવે એની પોઈ ભરવી જાય એ ગમે ભરો કાળો પાણો એની ઉપર જે થોડા કાળા પાના લી જવો પાણો પાણો હવે કરવું પડે ને એ કર્યું આ સેન્ટર હોલ આવો છે એ કરે અરે મને ધકે હોય મગન આવે ઓછું જો ક્યા બેઠું હોય દેખા પણ પાયા ભરવા માથે પાણા ભણવાય દઈ મારે જોવાનું બીજું કઈ પછી ત્યાં જવાનો પાણો પોચો થવાનો બેઠે કઈ પૈસા હવે ત્યાં નો ગાળે ભરાય હું ત્યાં ટકી શકું નઈ શકું નહી જોઈ શકું નહીં એટલે ભાઈ આવું દાવા ને ભરાવવા પડે ત્યાં ઈવડાય તો સાહુક છોકરા છે કે સીમેન્ટ રમાઈ નાખજો તો મજબૂત થાય વૈરાગ્યવાન હોય ઇત્યાદિ જે ભગવાન ની પ્રસન્નતા ને અર્થે નિર્તંભપણે કરે તે ગમે જે કરે હવે આપણા હૃદય ને આપડે હોવું પૂછી જવું જોઈએ કોઈ માન આવે છે અવાજ આવે છે લોકકીર્તિ નહી ભગવાન કરીએ તો ઊંડો ભાવ વૈરાગ્ય મજબૂત થઈ જાય અને ભગવાન માં પકડ મજબૂત થાય પકડ મજબૂત થયો એટલે ઊયલો લો ભાવ આવે ને તો આવડો છૂટો ના પડે ભગવાન છૂટો ન પડે અને જગતના ગમે ત્યાગ રાખશે એટલા જ માટે કહ્યું આ બે વાત ગમે અને બે ઠેકાણે મન અટકે એમ મર નિષ્ઠા પેલી પાકી થઈ અને હંમેશા સાંજે બોલીએ નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય મહાત્મ ભક્તિ આપણી પછી તો કોઈ ડગમગાવે તો પાયો ડબે કાચો હોય એની ઉગડ મા આવે પૂછો તો નિષ્ઠા અને શું બીજો શબ્દ છે લઈજો પંદર નોરા મન ને જો આમ તમારે એક બાજુ ફેંકી દેવું હોય આ બે રાખવા અભ્યાસ ત્યાં લખ્યું છે શંકરાચાર્ય મહાપ્રભુજી અને રામાનું જે ચોખ્ખું લખ્યું ભગવાન ની મૂર્તિ નો વારંવાર અભ્યાસ મનનશીલ જગત બધું નાશું છે આ બે વિના કોઈ ની મન સ્થિત થાય નહીં ત્યારે જગત માં વૈરાગના બહુ થાય અભ્યાસ નથી થતા પકડી રાખજો હા કઈ વિચાર શાસ્ત્રો ખુડું ના પાડે સીજી મહારાજ એ બધા સમજાય એટલે આ સ્થુલ શબ્દો વાત કરી છે બે વામ ગીતા લખે ભાઈ અભ્યાસ નોર્થ મૂર્તિમાન તો જોઈ ને બહુ હવે મુખી કઈ તીરશો નહીં આ તો જમવા દેખાય તો જમો કે ન દેખાય તો જમો માનસી પૂજા કરો ને પરમ ભાવમ અજાનંદો મમ ભૂત માં એશ્વર માણસ મૂર્તિમાન ગે એટલે માણસ જેવા કરે આ જગત જેવા કરે એટલે ભૂલો પીડ્યો એ સમજો ને એ ગોળિયા ની માયા આવે છે એને માણસ સમજી શકતો નથી અને ઈશ્વર ની માયા સમજી ભગવાન માં મૂર્તિ ન હોય એને મૂર્તિ મૂર્તિ વિના તે જ હોતું છે દીવો અહીંયા કરો અને ઘર માં અજવાળું કરો સૂર્ય આકાશમાં ન હોય અને અહીંયા તમારે અજવાળું થાય ભગવાન ની મૂર્તિ નો નિષેધ કરે છે પણ કઈ રીતે લખ્યું હોય જોવું જોઈએ અહીં ક્યાં ભાષ્યકારો નું જ્ઞાન બતાવી ને છે એટલે પોતાની મેળે ઓયે અને મૂર્તિ કઈ એટલે માહિતી માહિત કે દિવ્ય ભાવ કલ્પવો એને ધાતુ પાષાણ મનાય જ નહી ક્યારે એ મૂર્તિ કલ્યાણ કરે જો આ મંદિર હું કામ એમ કો મંદિર શા માટે મંદિર એટલે શું પથરા ઉપર પથરો પથરા ઉપર પથરો દર્શન કરવું દર્શન કે ના કર્યા ત્યાં તો ભગવાન છે ને એની આશ માં જ નથી ભગવાન પેલા તો મૂર્તિ ને માનતો નથી ઈ તો દર્શન કરો કેવી રીતે એમાં મનુષ્ય ભાવ દેવ ભાવ ચિત્ર ભાવ એ બધા ઉડાડવા પડે અને પછી પરબ્રહ્મ ભાવ એમાં જયારે તૈયાર થાય કપડા બઉ ફલાણું બહુ ભરે હથિયાર બહુ ભરે મુગડ બહુ ભરે પણ બહુ ભારે હલો એમાં ઈશ્વર સંબંધ આવ્યો એમ દર્શન કોણ કરે છે તમારે આવ્યા હોય ને એટલે પાંચ રૂપિયા નો ખાસ ભરા એક રૂપિયા માં ચાર લાડુ આપતા પ્રસાદી અને દાલ ભાત શાક રોટલી જુદા હો બધા જો ઓછો એ સ્વામી એક ઓછો છે એમ કે પ્રસાદી નો ભાવ છે લાડવાની વાત અમદાવાદ મંદિર માં ગયા દર્શન કરવા ઓછું છે અને એવા ને દેખી ને અમારું મન રાજી થાય છે જે અને સાબાજ છે જે આવી રીતે વર્તે છે